सहजानंद रस रूप अनुपम सारे बमाराम अनुपम नाम सहस्र मुख गाय निगम ने सुंदर रूप अनूप चरणे नीरे लोल नकशिक प्रेम सखीनाथ रहो उ लो આવો ઓ મારા મીઠ ડ લાલ ચો તારી લોલ જતન કરી રાખો प्रेमान स्वामी श्रीजी महाराज ने मीठा कहे बहुज मीठा छो तो श्रीजी महाराज जोता साथे કેમ બધાને મીઠા લાગતા હતા સ્વાભાવિક છે આપણને ઘણા માણસો સહજ રીતે ગમે અને ઘણા સ્વાભાવિક ન ગમે એના લક્ષણો હોય તો એની આપણે આગલા પ્રવચનમાં થોડી વિચારણા કરી હતી કે સ્વાભાવિક કોઈનો ચહેરો રૂપસુંદર હોય મધુર અવાજ હોય ઉદાર સ્વભાવ હોય હેતાળ હોય निष्कपट हो सरल हो घमंडी न हो प्राणिक हो धार्मिक भावना हो सत्पुरुषों सज्जनों नी सोबत गमती हो आवा, आवा लक्षणों हो तो स्वाभाविक ये व्यक्ति आपने धड़ा के गमी जाए તો એમાં આપણે સાંભળ્યું કે શ્રીજી મહારાજનો ચહેરો રૂપ સુંદર હતા તો સ્વાભાવિક ગમી જાય બીજી બાબત હતી એ મધુરવાણી વાણી સુંદર હોય તો સ્વાભાવિક ગમે વાણી છે એ જીભનો વિષય છે જીભના બે કામ છે જનરલી બધી ઇન્દ્રિયોને એક જ કામ હોય આંખને જોવાનું હોય નાકને સૂંઘવાનું હોય કાનને સાંભળવાનું હોય એવું जीभ एक काम बे बोलव भोजन और स्वाद चाखव एट वाद और स्वाद ये जीभना बे काम चाहिए संस्कृत साहित्य में संस्कृत कविए એક શ્લોક સુંદર લખ્યો એક જ શ્લોકમાં ઘણું બધું કહ્યું ભોજન અને વાણી જીભનો વિષય એટલે કવિએ એમ કહ્યું કે ભોજન શ્રેષ્ઠ કયું કહેવાય તો કે જેમાં છ બાબત હોય ને એ ભોજન શ્રેષ્ઠ કહેવાય અને પછી બાજુ એમ જ કહ્યું કે એ છ બાબત વાણીમાં હોય તો એ વાણી શ્રેષ્ઠ કહેવાય છ છ લક્ષણ કારણ કે ભોજન પણ જીભનો વિષય વાણી પણ જીભનો વિષય અને જેમાં છ લક્ષણ હોય છ બાબત હોય એ ભોજન શ્રેષ્ઠ અને વાણીમાં છ લક્ષણ હોય તો એ વાણી શ્રેષ્ઠ શ્લોક આ રીતે છે હિત પ્રિય સ્નિગ્ધ મધુર પરનામીય ભોજન વચન ચાપી યુક્ત ઉત્તમ પ્રશસ્ય આટલા લક્ષણ હોય એ ભોજન ઉત્તમ અને આટલા લક્ષણ હોય વાણી ઉત્તમ હિત હિતકારી ભોજન હોય એ શ્રેષ્ઠ શરીર ને હિતકારી એટલે પથ્ય ભોજન તો એ શ્રેષ્ઠ ભોજન કહેવાય બ્રેડ ને બિસ્કીટ ને પીઝા ને જે બધું મળતું હોય છે અને તળેલી ફરસાણ ને જંક ફૂડ ને ફાસ્ટ ફૂડ ને મેગી ને ફેગી બધું જે બધું જમવામાં બધી ચટપટી પણ શરીર માટે હિતકારી નથી પથ્ય નથી સાદું ભોજન રોટલી દાલ ભાત શાક ફળ ફૂલ દૂધ દહીં છાસ આ બધી વસ્તુઓ ચૂરમુ લાપસી શીરો પૂરણપોળી એ બધી અમુક મીઠાઈઓ પણ પથ્ય છે પણ આ ગુલાબજાંબુ એ બધું તળી તળીને ડૂસા કાઢી સીધી સાધી વસ્તુઓ એ શરીર માટે હિતકારી છે એમાં ઘરે બનેલી વસ્તુ વધારે હિતકારી છે તો ભોજન શ્રેષ્ઠ કયું કે જે પથ્ય હોય હિતકારી શરીરને મારે એવું ભોજન એ શ્રેષ્ઠ હિતકારી પથ્ય પછી કયું મિતમ મિતમ એટલે માપસરનું પથ્ય ભોજન હોય એટલે એનો અર્થ એવો નથી ગમે તેટલું જમી જાવ દૂધ સારું જ છે પણ એક બોઘડું પી જાઓ છાસ સારી જ છે દહી સારું જ છે પણ તમે હવે એક બે લીટર છાસ પી જાઓ તો પછી તો જે થવાનું હોય પરિણામ થાય દહીં સારું હોય પણ માપે જમો તો સારું પણ હવે તમે ભાઈ જ એવી રીતે જમો તો રોગ જ છે કેવી સરસ વાત ગુ થાય હિતકારી એટલે પથ્યો હોય પણ પાછું માપે જમો માપનું ભોજન હોય તો એ શ્રેષ્ઠ ત્રીજું કહ્યું પ્રિયમ પ્રિય એટલે મન ગમતું હોવું જોઈએ હવે ઘણા ને શાક દીઠું ગમે નહીં ઘણા ભીંડા જોયા ના ગમે કારેલા જોયા ના આમ એ છે હિતકારી પણ હવે ઘણા નથી ફાવતું તો પછી તમે એને આપો તો પછી નહીં મજા આવે ઘણા લોકો બસ બટેટા જ ખાય લીલોત્રી શાક એને ન ગમે તો એ પાછું યોગ્ય નથી એ પાછું અપથ્ય થઈ ગયું લીલોત્રી શાકભાજી ખાવા જોઈએ એકલા બટેટા કે કઠોળ ઠીક નથી પણ એમાં જે ગમતું હોય એવું ભોજન હોય હવે ઘણા બાજાર રોટલો ફાવતો હોય અને ઘણા ન ફાવતો હોય ન ફાવતો હોય તમે બાજારના રોટલો આપો તો એને મજા નહીં આવે તેને રોટલી શાક જોઈએ એટલે પ્રિય હોય ભોજન હિતકારી માપસરનું અને મનને ગમતું મનને ભાખરી શાક જો આપણને ગમતું હોય પ્રિય ભોજન હોય ભયો ભયો ને ભાખરી શાક ને છાસ કંઈ ના જોયું હિતકારી માપસરનું પ્રિય સ્નિગ્ધમ સંસ્કૃતમાં સ્નિગ્ધ પદાર્થ એટલે ઘી ભોજનમાં થોડું ઘી હોવું છે સાવ કોરું એ યોગ્ય નથી ઘી છે નારાયણ સ્વરૂપ ઘણાના કોલેસ્ટ્રોલના એના પ્રોબ્લેમ થાય પછી બીજા સાવ કોરું ખાય ખાવું પડે એ તો શું મને તમને થાય તો ખાવું પડે પણ એક વાત તો બિલકુલ સનાતન સત્ય જેવી છે કે ગાયનું ઘી તો થોડું લેવું છે ગાયનું ઘી છે એ ઔષધ છે ભેંસના ઘી છે એ બધા રોગ કરે આપણે આયુર્વેદ શાસ્ત્રમાં તો વાંચ્યું હોય પણ આ સ્ટર્લિંગને આ બધી હોસ્પિટલ નજીક રહીને તે ક્યારેક કોઈ ઓળખીતા હોય તો એને હાર્ટનો બાયપાસ કર્યું હોય એવું બધું પ્રોબ્લેમ હોય ને ઓપરેશન થયું હોય તો ડૉક્ટર શું કહે શુદ્ધ ગાયનું ઘી હોય ને ગાયનું શુદ્ધ ઘી એનો બનાવેલો થોડોક શીરો જમજો નહીત એને અપાય આપણે ગાયને શાસ્ત્રમાં ઋષિ અમથી માં કહી છે વિચાર કરો તમે ગૌ માતા એનો પેશાબ પીવાય શાણમાં જવ નીકળ્યા હોય ઘઉં નીકળ્યા હોય તો ખવાય પંચગવ્યો નો ઔષધ થાય બધી વસ્તુઓ નહીં કોઈનો પેશાબ તો કંઈ પીવાતો છે અને એ દેવતાઓને અભિષેક થાય ઠાકોરજીને ગૌમૂત્રનો અભિષેક થાય હવે એ કેટલું ઔષધ છે આજે ગવા અમૃત અર્ક ઉપર કેટલા સંશોધનો થયા અને વિજ્ઞાને સાબિત કર્યું કે ઋષિઓએ કહેલું એ પરમ સત્ય છે કે ગૌ માતા છે એટલે ગાયનું ઘી થોડું પણ ભોજનમાં થોડું ઘી હોવું જ જોઈએ ગણીએ શુદ્ધ હોવું જોઈએ ગાયનું હોય તો વધારે સારું પછી મધુર ભોજન મધુર હોવું જોઈએ મધુર એટલે સ્વાદુ આમ તો જો કે એમની દૃષ્ટિએ લખનારની દૃષ્ટિએ કંઈક મિસ્ટ હોવું જોઈએ કાંઈક કાંઈક ગળો મીઠાઈ હોવી જોઈએ એમ ભોજનમાં થોડા કંઈકા જ પીસ હોવો જોઈએ એવું એમનું કહેવું છે પણ હવે આ મોંઘવારીમાં એ પોસાય નહીં અને આપણા એવા કોઠા રહ્યા ને એટલે કંઈ રોજ મીઠાઈ સારી પણ નહીં શ્રમ જતા રહ્યા ને એટલે એ શ્રમની વાત હોય તો મીઠાઈ જોઈએ પણ મધુરનો અર્થ સ્વાદુ રોટલી દાળ ભાત શાક જ હોય પથ્ય છે માપમાં છે પ્રિય છે બધું છે પણ હવે સ્વાદ વગરનું સાવ બનાવ્યું હોય તો શું એ ભોજનને શું કરવું એક જણો જમવા બેઠો તેની પત્નીએ બધું પીરસ્યું જ્યાં રોટલી લઈને શાક લઈને મોઢા મૂક્યું તો શાકમાં કઈ સ્વાદ ના આવ્યો એટલે મગજ એનો થઈ ગયો થોડો એટલે કહ્યું એ પત્નીને એ આ તે શું પીરસુ છે તો કે કેમ શાક છે આવું શાક ભેંસના પોદડા જેવું તો પત્ની કે ઓ બાપરે તમે બહાર જઈ જઈને કેવું કેવું ચાખ્યાઓ છો ભેં નો પોદડો આવો હોય એ તમને ખબર કેમ પડી ચાખ્યા બઉ હોશિયાર જાત છે આખી એ ફસાય નઈ તમને ફસાવી દીધું એટલે સ્વાદુ ભોજન હોવું જોઈએ ભલે રોટલી દાલ ભાત શાક પણ એકદમ સરસ હોય તો આમ શાક પણ રીંગણાનું બન્યું હોય સરસ મજાનું છમકાવીને નાખ્યું હોય તો આમ તો આંગળા છાંટી જાય એવું સરસ થાય એટલે શાકનો રાજા કહેવાય રીંગણાનું શાક બન્યું હોય એટલે શું તમારે મેથીનો વઘાર નાખવો જોઈએ તો મેથી વઘાર લીલી કોથમીરી હોય આ તો સ્વાદુ ભોજન હોવું સ્વાદ અને પરિણામી એનું કંઈક પરિણામ મળવું જોઈએ એટલે કે પોષણકારી હોવું જોઈએ હવે આજે જે બધા ભોજનો છે અને જે ખોરાક બચા છે બાજરાનો રોટલો તો કોણ જાણે હવે તમે ખાવ અસલો લોકો લોકસાહિત્યમાં રમતમાં કહેતા કે કપા ખોળનો બટકો ખાતા હોય એવું લાગે હકીકતમાં આજે બાજરાનો રોટલો ખોળ ખાતા હોય એવો જ લાગે સ્વાદ જતો રહ્યો કેમ પોષણ બોષક તત્વો છે જ નહીં એ ક્યાં છે ક્યાંક ક્યાંક કોઈ પ્રદેશ વખણાય છે જાફરાબાદ ને આના તેના તમે બાજરા લાવો કેવો તમે ઘણા વર્ષ પહેલા ભાવનગર ગયા હતા તો ત્યાં બાજરો આવ્યો હતો એક હરિભગતભાઈ ત્યાર પાછો આપણે ખ્યાલ આવ્યો કે આજે પહેલા જમતા એ બાજરો છે ત્યાં એમાં મીઠાસો પોષણ જતું પરિણામી એટલે પોષણ કરતા ભોજન હોવું અને અધુરામાં પુરુષ શું છે આજની એવી ભોજન બનાવવાની રીત આ બુક્સમાંથી વાંચી વાંચીને છાપાવમાંથી વાંચી વાંચીને એવી અજમાયશ કરતા હોય છે બનાવનારા જે કોઈ હોય તે કે પોષણ મૂલ્યો મારી જ નાખ ભાત હોય ચોખા તો બાફે બરાબર પકાવે અને પછી ઓસાવી નાખે જે બધું પોષણ મૂલ્ય છે ને બધું ઓસામણમાં જ છે પછી તો ડૂચો વધે હવે ડૂચો ખાવાનો અને પેલું બધું ગટરમાં નાખી હંમેશા ભાત બેઠો જ હોવો જોઈએ બેઠો એટલે ખીચડીની જેમ પણ એ લોચો લાગે ને એટલે કોઈ મુરૂરબી ભાવે નહીં ફાવે નહીં આમ છૂટો હોય એમાં તો બાફે ઓછાવે પછી એમાં થોડું તેલનો નાખે થોડું નમક નાખે ઘણા બીજું કંઈક આમ નાખે એટલે એકદમ છૂટો દાણા દાણો થઈ જાય અને એમાં વળી ગાજરની કટકી નાખે નેટ લીલા વટાણા નાખે ને પણારું નાખે ને તેલ નાખે ને પછી આમ તમારે લાગે તેમ લાગે બસ સારું લાગવું જોઈએ પછી ભલે ત્રણ વાર જવું પડે પણ સારું લાગવું ભાત બેઠો હોવો જોઈએ અને બેઠો ના કરો તમને કદાચ એવું લાગતું બેઠો નથી તો એ ઓછા મણ ને દાળમાં નાખી દેવું જોઈએ તો દાળનો સ્વાદ બદલી જાય છે દાળ ઓલા જેવી તો ના જ રહીએ એનો સ્વાદ બદલી જાય એના કરતા બેઠો જ ભાત રાખવો જોઈએ અને એકદમ પોલિશ્ડ ભાત પણ બધાને દેહરા દે ને બાસમતી એકદમ પોલિશ કરી કરીને કર્યો હોય ને એવો જ હવે તો ઉપરનું બધું જ કાઢી નાખ્યું હોય તમને ખબર છે આ જે ભાત ડાંગર છે એની ફોતરીમાંથી તેલ કાઢે છે અને એ તેલ આરોગ્ય માટે ઉત્તમ ગણવામાં આવે છે બજારમાં મળે છે એ તત્વો બધા એમાં હોય છે પોષક તત્વ બટેટાની છાલ અને એની નીચે બહુ પોષક તત્વો હોય છે બાફે અને બધું પાણી ગટરમાં નાખી દે પણ છાલ ઉખેડીને નાખી દે પછી વધે એ વધારે પછી જમે જમવાનું એમાં છાલ સહિત બટેટા એમ જ બાફીને અને વઘારીને જ એમ જ વઘારી ચડી જાય એ જ શાક ન આવડતું હોય તો મને કયો બટેકાનું શાક વઘાર કર્યા વગર પણ એટલું બધું મીઠું થાય કશું જ નહીં બધા મસાલા પહેલા જ નાખી દેવાના બધા ટોટલી મસાલા બટેટાને સુધારી છાલ સહિત નાખી નાખીને સીધું તપેલા ચઢાવી દેવાનું એક જ વાર જોવા માટે ઉગાડવાનું અને ઉગાડીને કોથમારી ટમેટા નાખવા નાખી દેવાનું ને પછી છેલ્લે હલાવી લેવાનું તમારે વઘારેય નાખ કર્યું હોય ને છતાં એટલું મીઠું શાક થાય ઓ હો સરસ છે તો પતર વેલિયા હોય તો સારી ચીજ છે બાફે બહુ સરસ ગુણ સરસ થઈ જાય પણ એને પાછા કટકા કરે અને પાછી પાછાને તળે પછી તળવાની વાનગી છે જ નહીં પણ ઓલા ઢીલા લાગે ને એટલે આમ કડક બિસ્કીટ જેવા લાગવા જાય એટલે તળી તળીને કાળા થઈ જાય ને પછી ખાય બહુ ટેસ્ટી છે આ બધા મરી ગયા પોષણ મૂલ્યો એટલે આપણે જે કંઈ ખાઈએ છીએ એક તો એમાં કંઈ સત્વ રહ્યું નથી અને જે હોય છે એ પાછું બગાડીને કાં ફેંકીને જ આપણે બધું ખાઈએ છીએ સાંજળિયાની ભાજી બધા પાંદડા પાંદડા વીડે પણ હકીકતમાં લાલ દાંડલી છે ને એમાં જ લોહતત્વ છે એ બધું ગાયો ભેસણ નાખેલ એ મજા કરે અને જે લાલ હોય છે એ જ લાલ એ જ સત્વ છે બીટ છે એ લાલ છે એકદમ આમ જુઓ તો એક સ્વરૂપમાં રક્ત જેવું લાગે છે એની અંદર લોહતત્વ ભરપૂર છે પણ ઘણાને બીટ ફાવે બધી વસ્તુ જે પોષણ મૂલ્યો વાળી હોય એ ખાવી જોઈએ અને ભાઈ સાહેબ ફ્રૂટનું આપણે વખાણ કરવા જાય એક ફ્રૂટ અસલી પાકમાં મળતું જ નથી બધા જ કાર્બનમાં નાખી નાખી કાર્બનેટ નાખી નાખી પપૈયા જોવો પપૈયા તો પેલા જે મળતા હવે મળે છે જ ક્યાં મુંબઈમાં ક્યાંક મળતા હોય તો સારું હોય એમાં ક્યાંક લાલ નાના નાના મળતા એ મળતા જ છે પણ પોષણ મૂલ્યો બચાવી અને ભોજન કરું એવું પરિણામી એટલે પોષણ મળે એવું ભોજન કરું એ ભોજન શ્રેષ્ઠ આ છયે છ ગુણ કાંઈ એમ આપણે લૌકિક રીતે જાણવા માટે વિચારવા જેવી વાત છે એટલે અને શાસ્ત્રમાં કહ્યું એટલે કહ્યું પછી જે કહ્યું કે છયે છ લક્ષણ વાણીમાં હોય તો વાણી ઉત્તમ છે હિતમ હિતકારી વાણી કોઈ બોલે તો એ વાણી શ્રેષ્ઠ બોલો ભલે પણ કેવું બોલવાનું બીજાનું હિત થાય એવું બોલવું બીજાના હિત માટે બોલે એ વાણી ઉત્તમ ભાઈ ભાઈ કેવી વાત કરી હિતમ હિતકારી બોલવું સોક્રેટીસ બેઠા હતા તેને એક જણો આવ્યો એનો પરિચિત હતો આવીને કહ્યું સાહેબજી પેલો માણસ છે ને હા એની એક બહુ ખાનગી વાત છે એ મારે તમને કેવી છે છોકરે રસ કે ઉભા રહ્યો બહુ મજાની વાતો તમે જે મને જે ભાઈ વિશે વાત કહેવા માગો છો એ મને કેવું આવશ્યક છે તો કે ના એવું તો નથી કે મારે તમને કેવું જરૂરી છે બરાબર તો તમે જે વાત કહેવા માગો છો પેલા ભાઈ વિશે એ વાત મને કહેશો એનાથી મારું ભલું થવાનું છે તો કે ના એવું નથી રહેવા દો તો એ વાત તમે મને કેશો એનાથી તમારું ભલું છે એમાં કંઈ થવાનું તો કે ના એવું કાંઈ નથી તો તમે જેની વાત કહેવા માગો છો એનાથી એ વ્યક્તિનું કાંઈ ભલું થવાનું છે તો કે ના જે વાત કહેવી જરૂરી નથી જેમાં મારું ભલું નથી તારું ભલું નથી ને મૂળ વ્યક્તિની ભલું નથી તો એ વાત કહેવાનો અર્થ શું આપણે વિચારો કે કેટલું બધું સોક્રેટરી કહી દીધું મોટા ભાગનું આપણે કેવું બોલીએ છીએ બોલ જેમાં કોઈનું ભલું ન હોય એવું જ આપણે બોલીએ છીએ અને એમાં અમુક અમુક તો એવા નમૂના હોય છે કે જિંદગીમાં કોઈ હિતની વાત ના બોલે થાય આખો દિવસ એ જ ચાલો પણ આ વાત એમણે વિચારવી જોઈએ હું જેના વિશે કહી રહ્યો છું એમાંથી કોનું ભલું થાય એમ છે એ બતાવો પણ આ વાત જેને સ્વભાવ પડી ગયો છે ને બીજાનું ખરાબ જ બોલવું ભૂંડું જ બોલવું એને આ વાત તો કોઈ દિવસ ગળે ઉતરે નહીં સમજાય જ નહીં એને એમ જ થાય કે આ હું તો ભલા માટે જ કહું છું એ વાત સમજવા માટે પણ બુદ્ધિમાં વિશુદ્ધિ હોવી જોઈએ એક નગરમાં એક જણા એ ભૂલ થઈ ગઈ એટલે ત્યાંના બધા સૈનિકો હતા એમણે પકડી લીધો એ માણસ પરદેશી હતો એટલે સ્વાભાવિક છે એને આ નગરના કંઈ નિયમોની અમુક ખબર ના હોય તો એનાથી ભૂલ થઈ ગઈ તો સૈનિકો પકડીને કચેરીમાં ઊભો કરી દીધો તો સમ્રાટ ઉભા બેઠા હતા એમણે બધું સાંભળ્યું પરદેશી હતો આ ભાષા પણ બહુ ઓછી જાણતો હતો થોડું ઘણું કદાચ જાણતો હોય ન જાણતો હોય તો પેલો પ્રસંગ સાંભળી અને રાજાએ તરત ફાંસીનો હુકમ આપી દીધો થોડું ઘણું આ દેશની ભાષા જાણતો હશે થઈ ગયું ખ્યાલ આવી ગયો કે મને ફાંસીનો હુકમ સંભળાવી દીધો છે એક નાનકડી વાતમાં કે જે દેશમાં હું કંઈ ઈરાદાથી ભૂલ કરી નથી ને હું કાયદા જાણતો નથી હોતો આવું પણ જેવો ફાંસીનો હુકમ આપ્યો અને હવે તો મરણિયો થઈ ગયો ના હતો અને એ રાજા શાહી એમાંથી બોલાતું હતું નહીં એક દ્રષ્ટિએ લોકશાહી ને ગમે તેટલી ગાળો દીધો તમે રાષ્ટ્રપતિની પણ ટીકા કરી શકો છો ટીકા કરી શકો જુલુસ કાઢી શકો એને થપ્પડ મારી શકો કેમ એલા અરવિંદરસિંહે શરદ પવારને ઠોકી દીધી ને અના હજારે કે એક જ હોય આ રાજાશાહે ન થાય આજે એક એક નાગરિક તમે બોલી શકો કોઈની સામે તમે કેસ દાખલ કરી શકો કોર્ટમાં ન્યાયાધીશ બોલી શકે જજમેન્ટ આપી શકે લોકશાહી સામાન્ય નથી આ તો ભાઈ આ બહુ ઉત્તમ વસ્તુ છે પણ હલકા લોકોના હાથમાં આવી ગઈ છે બીજું કશું નથી ઉત્તમ વસ્તુ હલકા લોકોના હાથમાં આવી છે તો હુકમ સંભળાવી દીધો ફાંસીનો મરણ્યો થઈ ગયો જોખ્યા વગરની ગાળીઓ દીધી પોતાની ભાષામાં એને આ ભાષા આવડતી નતી પોતાને દેશની ભાષા આવડતી એ ભાષાની અંદર બહુ સરસ પ્રસંગ છે એ બી એના પૂર્વજો વડવાઓ જે યાદ આવે ઝપટમાં આવી બધાને ગાળો દીધી એ તો કોઈ જાણતા નહોતા આ ભાષા આપણે વિશ્વામિત્ર પંડિતજી અયોધ્યાથી રાજકોટમાં પેલા વેલા જયારે આવેલા ત્યારે હરિપ્રસાદ સ્વામી એમ કે શીરો ને કે હવે બુડથલ ખાઈ લે ને એટલે એને બુડથલ ખબર પડે નઈ ઉત્તર પ્રદેશ સંસ્કૃત હિન્દી ભાષી જાણનાર બુડથલ શબ્દ ને ખબર પડે નહી તો એ શું કે સ્વામીજી મુજે પ્યારસે બુલાતે રે એટલે અમે બધા હસીએ કે જો તને ખબર પડે ને તો તું ઊભો જ થઈ જા એટલે એવી એને ગાળો દીધી પેલા રાજાને અને ભાષા તો કોઈ જાણતું નતું એટલે રાજાને એમ થયું કે આટલું આટલું ઉછળી ઉછળી બોલે છે તો આ શું કહે છે એટલે એક એને બહુ વિદ્વાન મંત્રી હતો એની સામે જોયું એમ બાજુમાં જ બેઠા હતા આ શું કહે છે એ મંત્રી ભાષા જાણતો એમણે કીધું મહારાજ સાંભળો એ શું કહે છે કે એ એમ કહે છે કે મારે આ દેશમાં આવવાનું થયું મારા કર્મ સંજોગ હું આવી ચડ્યો મારાથી ભૂલ થઈ અને ભૂલ થાય એટલે કાયદા પ્રમાણે તમે મને ફાંસીની સજા નાખી એટલે એ પોતે પોતાની જાતને ગાળો દે છે કે હું આવો દુષ્ટ છું આવો અધમ છું આવો પાપી છું કે મેં આ નગરના કાયદા ન જાણ્યા આવા દેવ જેવા રાજા દેવ જેવા એના પૂર્વજો દેવ પ્રજા દેવ જેવા મંત્રીસભો આ બધા અને સમ્રાટનું ભલું થઈ જાય આ રાજ્યનું ખૂબ ભલું થયું રાજાની વંશવૃદ્ધિ થજો એને ભગવાન ખૂબ પ્રસન્ન થાય છે એનું ખૂબ ભલું થાય એની પ્રજાતંતુઓ ખૂબ વિસ્તાર પામે રાજ્યનો ખૂબ વિસ્તાર થાય એ તમને આશીર્વાદ દે છે ને પોતાને કોસે છે ને ગાળો દે છે એ ફાંસી કે સજા કેન્સલ ને બંધ કરી દીધું હુકમ રદ કર્યો ખુશ થઈ ગયો રાજા આટલું એને માથે આપણે કર્યું ફાંસીની સજા આપી તો આપણા સજ્જન માણસ અભયદાન છે અને એને બેટ સોગાદ આપો અને બાદ એના નગરમાં જવા માટે અનુમતિ આપો આટલું થઈ ગયું એક મંત્રી બીજો પણ બેઠો હતો એ આ ભાષા જાણતો હતો એટલે એ તરત ઉભો થયો અંદાતા માફ કીજો પણ જે મંત્રીએ તમને એનું અર્થઘટ ઇન્ટરપ્રિટેશન કરી આપ્યું છે એ તદ્દન ખોટું છે એ ભાષા હું પણ જાણું છું હા એમણે તમને ખોટું કહ્યું છે હકીકતમાં આ પરદેશીએ તમારે ન સાંભળી શકાય એવી તમારા તમારા પિતાશ્રી તમારા દાદા એ બધાને વિશે એવી ગાળો દીધી છે તમારા કાનમાંથી કીડા ખરે અને એટલા સાપ આપ્યા છે કે તમારા રાજ્યનું ધનોત્પનો જજો કોઈને ખાવાનું અન્ન ન રહેજો ઝાડમાં પાન ન રહેજો ગાયોના થાનમાં દૂધ ના રહેજો એવા બધા સાપ દીધા છે ભયંકર ગાળો દીધી છે તમારી જનતા ઉપર તમારા બાળકો ઉપર તમારા ઉપર તમારા પૂર્વજો વંશજો રાજ આ બધાને એટલી ગાળો દીધી આવી ગાળો મેં જિંદગીમાં નથી સાંભળી રાજાએ કહ્યું તમારી વાત સાચી છે એટલે આ મંત્રીને સામે જોયું કે આ કે છે સાચું છે તો હા મહારાજ એ કે છે એ સાચું છે ગાળો દીધી છે પણ છતાંય મેં આવું અર્થઘટન કર્યું મેં તમને કહ્યું મંત્રી તો વિચારણ શું થાય પણ સમ્રાટે જો મજાની વાત છે સમ્રાટે કહ્યું પેલા મંત્રીને તમે જે કહ્યું કે એને ગાળો દીધી છે એ વાત તમારી સાચી પણ હું તમારું અર્થઘટન માનું તો આ પરદેશીનું એમાં ભલું છે તો કે એને હું ફાંસી આપી દઉં તો એમાં મારું ભલું છે તો કે ના એને હું ફાંસી આપી દઉં તમારા કહેવા પ્રમાણે તમારું ભલું છે તો કે ના તો આ મંત્રીએ અર્થઘટન કર્યું એમાં મારું ત્રણેયનું ભલું છે માટે એ સાચું છે ભલે ગાળો દીધી પણ એટલે અર્થઘટન જે રીતે કર્યું એમાં એનું પણ ભલું છે એને ઉગરી ગયો એક નિર્દોષ દેખાતો માણસ અને હકીકતમાં નિર્દોષ છે તો એને ફાંસીની સજા રદ કરી તો મને પણ પુણ્ય મળ્યું અને અમને બે ને પુણ્ય અપાયું માટે આનું પણ પુણ્ય થયું છે ત્રણેયનું ભલું થયું જેના ઉપર ભગવાન અને બધા રાજીઓ થાય અમારા પૂર્વજો પણ રાજી થાય અમનારા અમારા ખાતામાં એક સત્કર્મ નોંધાય અને તારા કહાથી આપણને ત્રણેયનું પાપ જ લાગે એ જ વાત વ્યાસજીએ મહાભારતમાં કહી છે કે હિત અને સત્ય કોને કહેવાય કે યદભૂત હિત મત્યંતમ ને તત્સત્ય લક્ષણમ અનેક લોકોનું જેમાં ભલું હોય ને એ કદાચ થોડું ખોટું હોય તો એ સત્ય છે કેવી વ્યાસજીની કલમ છે અનેકનું ભલું હોવું જોઈએ બસ એ ધ્યાનમાં રાખીને જ મહાભારતના યુદ્ધમાં શ્રીકૃષ્ણ ખોટું બોલ્યા છે ખોટું બોલાવ્યું છે કેટલા લોકોનું ભલું છે ડીટોટુ ડીટુ બોલવા જાય તો શું થાય એનો અર્થ ખોટું એટલે જ આ શિક્ષાપત્રીમાં મારા જે કીધું સ્વપરદ્રોહ જનનમ પોતાના પારકાનો દ્રોહ થાય દ્રોહ શબ્દો પર બહુ વિચારવા જેવું છે એવું સત્યવચન પણ ન બોલવું એટલે ગણાને આનો અર્થ નથી સમજાતો ને એટલે કે છે સહજાનંદ સ્વામી શિક્ષા ખોટું બોલવા ને પાડી છે ખોટું બોલવાય ને નથી પાડી પણ જેમાં પોતાનો પારકાનો દ્રોહ થતો હોત પણ જેમાં આશીર્વાદ મળતો હોય વિચારવાનું કે એનાથી સમાજનું એક આતંકવાદી ફસાયો તમે ત્યાં ખોટું બોલી ને બચાવી લ્યો એમાં કોઈ પ્રજાનું ભલું નથી થતું પણ સહેજ સહજ કોઈનો ઇરાદો ભૂલ થઈ ગઈ એવાને તમે બચાવી લેતા હો કદાચ ખોટું બોલી તો ઘણાનું ભૂલું થાય છે એટલે સત્યનો નિર્ણય કરવો ને બહુ દુષ્કર છે એક સત્ય બોલવું એનો જો નિર્ણય કરવામાં આપણે કાચા પડતા હોઈએ તો પરમ સત્યવા પરમાત્માને મેળવામાં કેટલા કાચા પડીએ એને ઓળખવું કેટલા કાચા પડી હિત જેમાં થાય એવું બોલવું એ વાણી શ્રેષ્ઠ છે સતત કોઈના વિશે અહિત થાય એવું બોલનારા હોય બોલતા હોય તો આજથી ટેવ સુધારવી પણ કોઈનું સારું બોલતા શીખવું બીજાનું સારું થાય એવું ઈચ્છું એ વાણી શ્રેષ્ઠ દુશ્મનનું સારું થયું હોય ને તો એમ મનમાંથી આપણે બોલી જતા હોય ને જીભથી સારું બહુ સારું એમનું સારું થયું ને તો માનવાનું કે આપણે સારા છે આપણે ભગવાનની કૃપાનું પાત્ર છે બીજાનું હિત થાય એવું બોલવું પછી કોઈ મિતમ ભલે હિતકારી બોલો પણ છતાંય માપમાં બોલ કોઈને હિતકારી વ્યાણ કહેવાનો હોય શબ્દો કહેવાનો હોય પણ તમે પાછળ જ પડી જાઓ તો એ હિતકારી વ્યાણ પણ પહેલાને પછી ગમશે નહીં માપમાં કહો તો પેલાને ગમે પાછળ જ પડી જાવ તમે છોકરાને હિતની જ વાત કરતા હો પણ દિવસની વાત દિવસમાં પચીસ વાર કહેવાય એટલે ભણજે ડોબા ભણજીએ ડોબા ભણજે ડોબાર તો એટલે ભણવાનું રહી જાય ડોબો થાય અતિહિતની વાત માપ બાર નવાય માપે કહેવાય થોડા દિવસે થાય વળી કઈક જો બેટા ભણજયો એમાં તારું ભલું છે તો છોકરાને એમ થાય કે મારા બાપા મને ઠીક સલાહ આપે આ તો ઉઠે ત્યાંથી જોજે એ હમણાં ટીવી ચાલુ કરશે એ હમણાં ક્રિકેટ લે છે એ હમણાં પાછો સિરિયલ જોઈશે એ હમણાં પાછો ગેમ ઉઠાડે એ હમણાં મોબાઈલ લે છે એ પણ હું તને તારે હિતની વાત કઉ આ ઉગે નહીં માપમાં કેવું પડે ત્રીજું પ્રિય હિતકારી હોય માપમાં કેતા હો પણ પ્રિય લાગે એમ કેવું અહીંયા પ્રિય લાગે એનો અર્થ થોડો બહુ સમજવા જેવો છે પ્રિય લાગે એવું કેવું એટલે એને ગમે એવા શબ્દોમાં કેવું એ તો છે જ પણ પ્રિય લાગે એટલે એવા સમયે કેવું કે એને પ્રિય લાગે સમય જોઈને કેવું છોકરો નિશાળેથી ભૂખ્યો તરશ્યો છે પાંચ વાગે ક્લાસીસ આવીને હજી મોજા બુટ કાઢતો હોય અને તમે મંડી પડો તારું પ્રતિપત્ર સમય જોઈને કહેવાય એક ભિક્ષુ હતા એટલે બૌદ્ધ સાધુ એક જણા એને ઉપદેશ આપતા હતા કે ધર્મનું આચરણ કરો સત્યનું આચરણ કરો ધ્યાન ધારણા કરો પંચશીલનું પાલન કરો પેલો એક શબ્દ કાને જ ધરે કંઈ રિસ્પોન્સ જ આપે નહીં હા હું કરીશ આમ છે તમે બહુ સારું કહો છો ઠીક કહો છો કંઈ જ નહીં એટલે એમણે એ પહેલાનો હાથ પકડી ભગવાન બુદ્ધ પાસે લઈ જાય કે પ્રભુ તમે કહ્યું કે લોકો મળે તો ઉપદેશ આપો હું આને એક કલાક ઉપદેશ આપું છું એક વાતનો સ્વીકાર કરતો નથી તો મને કહો મારે શું કરવું ભગવાન બુદ્ધે પેલા માણસને કહ્યું કે ભાઈ તમે જીમા પેલે હું બે દિવસથી ભૂખ્યો છું ભગવાન બુદ્ધ કે આને પેલા ભોજનની જરૂર છે ભગવાન બુદ્ધ ગયા ભોજન મંગાવ્યું પેલા એને પ્રેમથી પાસે બેઠા એને જમાડ્યો પાણી પાયું આરામથી વાતો કરી અને પછી એને કહ્યું ધર્મની વાત એકદમ હર્ષથી સ્વીકારવા માંડ્યો એટલે સામે જોઈને જોઈને કહ્યું સમય જોઈને ઉપદેશ અપાય છે તો હિતની જ વાત પણ જ્યારે માણસને ભોજનની જરૂર હોય ત્યારે અધ્યાત્મની વાત ન ખોલાય ક્યા સમયે શું કેવું આ તમારે કે કોઈ પણ જગ્યાએ જે ઘરમાં કે કોઈ સ્થાનમાં ઝઘડા થતા હોય ને એમાં શું છે સમય વગરનું થતું હોય પત્ની પતિનો સમય જાણે નહીં પતિ પત્નીનો સમય જાણે નહીં કે અત્યારે આ વસ્તુ આને કહેવાય કે ન કહેવાય પહેલાં ઘરના હોય તે બધા એના મનમાં ગોળા ગોળાતું જ હોય મારે કંઈક કહેવું છે ને આ જોઈ છે ને તે જોવે છે હવે પહેલો બાયથી કેટલી માથાજી કરીને માન મને ઘરે આવ્યું કે નિરાતે બેસશું પાણી વાણી પીશું ચા પાણી કરશું આ કરશું તે કરશું નિરાતે પછી ત્યાં તો આ આવીને લાગી પડે આ નથી ને તે નથી ફલાણું નથી મારા ભાઈ નો ફોન હતો ને મારી બા નો ફોન હતો ને એને આવું છે ફલાણે રિપબ્લિક માં જવું છે મહેસાણા વોટર પાર્કમાં જવું છે ફલાણે જવું છે પેલો પણ શું મંડી પડી છો તું હા તમને જયારે કહ્યા ત્યારે ગમે જ નહીં અમારી બા વાત કાઢી એટલે તમને કડવી ઝેર લાગે મારા ભાઈ વાત કાઢી ત્યારે તમને ગમે જ अरे भाई वात न गा शांति <laughs> समय, <laughs> समय जोई ने अउसर जोई ने राम बोलो भाई बहुत सारूज है लग्न मंडप लग्न चलते भाई राम बोला भाई रामबोला भाई राम राम, राम।, <laughs> राम नुज नाम छे। લગ્ન ની પછી જમવાની પંક્તિ પડી તેમાં દાળ લઈ નીકળે એ દાળભોલોભાઈ દાળ દાળ ભોલોભાઈ દાળ એટલે ભાઈ દાળ બોલો ભાઈ દાળ ન બોલાય રામ બોલો ભાઈ રામ એવું નામ ઉત્તમ છે પણ છતાંય એ રીતે ન બોલાય ને અવસર જેમ હોય એમ બોલાય તો મીઠું લાગે નહી રામનું જ નામ સારું ન લાગ અવસર જોઈને કેવું તો વાણી શ્રેષ્ઠ છે કેટલી સરસ વાતો આવે છે ગમે છે ને હિતકારી આ ઘરમાં બધે બધે સમજવા જેવું છે હિતકારી મિત એટલે માપમાં પ્રિય એટલે એને અવસર જોઈને ગમે એ સમય એ રીતે એને કહેવું અવશ્ય થાય અસર થાય થાય સ્નિગ્ધ સ્નિગ્ધનો સંસ્કૃતનો અર્થ છે સ્નેહ એટલે જે કહેવું હેતથી કેવું બહુ ઊંડેથી તપાસ્યો ને તો નવ્વાણું ટકા આપણે કોઈને કહેતા હોઈએ ને ત્યારે લગભગ આપણો અહંકાર કેહડાવતો હોય છે આ બહુ મારું પરફેક્ટ નિદાન છે આપણને એમ છે કે હું કેમ કયા વગર રહું અને હું કેમ આ ચલાવી લઉં એ હું વચમાં આવે છે પેલો નથી પહેલાના પ્રત્યે હેત હોય અને આપણે કહેતા હોઈએ એવું લાગતું હોય તો પણ એમ લાગે કે હું એને ન કઉ તો કોણ કે અને એને મારું ન માને તો એ કોણ માને એ શું કામ મારું ના માને બધે આપણો અહમ જ બેઠો હોય છે પણ એના પ્રત્યે હેતથી કેવું સ્નેહ કેવું અંદરની ઊંડી લાગણીથી કેવું તો એ વાત ઉત્તમ છે વાણી ઉત્તમ છે હેતભાવથી કેવું અને મધુર કેવું મધુરતાથી કેવું જો મધુર શબ્દ આવ્યો પાંચમું લક્ષણ મધુર મીઠાસથી કેવું એટલે આપણે પછી સાહિત્યકારો સંતો બધું સમજાવે છે ને કે ભાઈ કોઈની આંખ જતી હોય એને એને એમ ના કહેવાય બાડુ કપિ કવિ દલપતરામે આ વિશે બહુ જ લોકોના આવા સ્વભાવો વિશેનું બધું કાવ્યો લખ્યા છે ધીરેથી પૂછીએ કેમ ખોયા નેણ એ આંખે આંધો એને તમે આંધળો કયો તો કેવું લાગે સુરદાસ કયો તો સારું લાગે પણ પ્રજ્ઞાચક્ષુ કયો તો કેવું લાગે એક ને યદા યદા મુંચતી વાક્ય તદા તદા જાતિ કુલ પ્રમાણમ માણસ બોલે ત્યારે જાતિ ને કુળ બધાનું પ્રમાણ મળી જાય કઈ જાતિ છે ને કયા કુળ છે ખબર પડી જાય એટલે મધુરતાથી બોલવું કડવું ન બોલવું ઊભે ઉભો કપાઈ જાય એવું ના બોલ કોઈ સાયકલ ઉપર નીકળ્યો સ્કૂટર ઉપર નીકળ્યો લપસી જાય ને પડી જાય ને આપણે ઉભા કરવા ન જાય ને છેટે ઉભા ઉભા બોલીએ ઉભો કરું હવે એક તો પેલા ને વાગ્યું હોય અને પાછા આપણે એવી રીતે દાઢમાં બોલીએ ઉભો કરું કેવું લાગે મધુર બોલવું ન જઈ શકીએ તો એ ભાઈ વાગ્યું તો નથી ને તોય ઓઈલાને બિચાર વાગ્યું હોય ને તો અર્ધું ઓછું થઈ જાય મધુર કડવું ન બોલવું અને પરિણામી સાર્થક બોલવું અર્થ એવો કરે અહીંયા પરિણામી ન જેનું ફળ મળતું હોય તો બોલવું ફળ ન મળતું તો ન બોલવું કાંઈ સરે અર્થ સરે ને શું કામ બોલવું અર્થ સરતો હોય તો બોલવું એક અર્થ એ થાય પણ એક અર્થ એવો પણ સૂજે છે કે પરિણામી બોલવું એટલે તમારા જીવનના પરિણામ રૂપે બોલવું મતલબ કે આચરણ હોય ને તો બોલ જીવનના આચરણના પરિણામોથી તમે કહેતા હોય કે ભાઈ આમ કરો ને આજ્ઞા પાડો ને ભજન કરો ભક્તિ કરો ને વ્રત કરો આ કરો ને તે કરો ને મંદિરે જજો ને એ બધું બધું કયો પણ જીવનમાં ન હોય તો એવી વાણી શ્રેષ્ઠ નથી એ નકામું છે પોતાના જીવનના પરિપાક રૂપે આચરણ બોલો એના પરિણામ રૂપે બોલો તો એ વાણી ઉત્તમ છે હવે તમે શ્રીજી મહારાજનું જોવો કે એ મીઠા શા મધુર વાણી લાગતી હતી હિતકારી હિત બોલે શિક્ષાપત્રી લખે તો શું કે સર્વે ના જીવને હિત કરનારી એવી શિક્ષા પત્રી લખું છું આખું વચનાવર ભર્યું છે શું છે હિત વચનો જ છે ને અને પાછા પોતે એમ કહે મોટા કુવામાં કોઈને ઉતારી માથે પથ્થરની શીલા ઢાંકી દે તેને નીકળવાનો આરો જ ન રહે તે તમે મને માનતા હો અને હું તમને જો તમારા હિતની વાત ન કહું તો એમાં મારું રૂડું શું થાય પોતે બોલે છે તો મારું એમાં મારું રૂડું શું થાય એમ હું તમને હિતની વાત ન કહું હિતકારી વેણ અને હિતકારી વાણી પૈસા પાછા ફાયદો ના થાય પૈસા પાછા એટલે એક જણો લઈ ગયો ને એક મહિને દવા લીધી પણ કઈ એમાં ફાયદો થયો નહિ તો આવ્યો પાછો લાવો પાંચ રૂપિયા આ તમારી દવા વધી તો કે કેમ પાછી તો કે લખ્યું છે ને ફાયદો ન થાય તો પૈસા પાછા ફાયદો ન થાય તો ને હા તો નથી થયો નથી થયો તને નથી થયો તો પૈસા પાછા વેચાઈ ગયું કેટલી હોશિયારી પોતાના હિતની વાત તો સૌ બચાવીને જ કરે છે ને પોતાનું સાચવી ને જ વાત કરે છે ને ના શ્રીજી મહારાજ એમાં સત્પુરુષો પોતાના સ્વાર્થને માટે વાત નથી કરતા અને જે સ્વાર્થને માટે વાત કરે એ સત્પુરુષ નથી એ સજ્જન પુરુષ નથી સત્પુરુષ સજ્જનો એને કીધા ને બીજાના હિતને માટે પોતે ઘસાઈ જાય પોતે અગરબત્તીની જેમ સળગી સળગી જાય દીપકની જેમ જીવન કુર્બાન કરે એમ શ્રીજી મહારાજ બીજાના હિતને માટે હિતની વાત કરે અને કેવી હિતની વાત તમે જો આ કોઈ આવે આ ખાંભડા ગામમાં માણે કુંડળથી નીકળીને ખાંભળામાં રોકાયા તો ગામના લોકો આવ્યા હતા એની હિતની વાત કેવી સરસ માંડી ધર્મી લોકો આવવા હોય ને અધર્મી લોકો આવવા હોય ને ધર્મી લોકોની વાત બધા માને લોકો એનો વિશ્વાસ કરે અધર્મી હોય ચોરી કરતા હોય હિંસા કરતા હોય વટલું વટલો ચોરી પરસ્તરીને ચાડી ચુગલી કરતા હોય તો લોકોમાં કોઈ માને નહીં એનું સારું એમ હિતની વાત માની અરે દીનાથ ભટ્ટ કેવા વિદ્વાન પંડિત આપણે બહુસંભવમાં એનો પ્રસંગ તો સાંભળ્યો છે આખું શ્રીમદ ભાગવત કંઠસ્થ મહાવિદ્વા જેવા આવ્યા ને બેઠા ને વાતચીત થઈ ને આગતા થઈ એની હિતની વાત કેવી કરવી આજે આ પ્રસંગને તો ઘણા ઈતર વિદ્વાનો પણ વાંચે ત્યારે પોતાના સાહિત્યમાં લખ્યા વગર રહીએ ને એવો પ્રસંગ આપણે ઘણાની કલમાં આ એ સંપ્રદાય સિવાયના લોકોને કલમે પણ આ વાંચ્યો છે આપણે શ્રીજી મહારાજે પેલા દિનાનાથ ભટ્ટને કહ્યું પંડિતને દિનાનાથ ભટ્ટને ઓળખીએ શ્રીજી મહારાજ કે પંડિતજી દિનાનાથ ભટ્ટ તમને અઢાર હજાર ભાગવત ના શ્લોક કંઠસ્થા પ્રભુ એકદમ અત્યારે કહો કડકડાટ બોલું બહુ સારું પણ એમાં તમારા કેટલા જો હિતની વાત કેવી માંડે છે જો આપણે વિચારશું ને અમારા સાધુઓ જે વિચારવા જેવું છે પાસે આવ્યો એને આખા દિવસમાં હિતની વાત કેટલી કરી અને આપણે આપણા સ્વાર્થ વાત કેટલી કરી બઉ વિચારવા જેવું છે એનું જીવનું ભલું થાય એના માટે આપણે કેટલી વાત કરી શ્રીજી મહારાજ આ જ મોટા સંતો એ જ વાત કરે ગુણાતીતાનંદ સ્વામી આવ્યો નથી વાત કરી નથી એના હિતની જ વાત માને ગોપાળાનંદ સ્વામી હિતની જ વાત માને આ બધા સંતો જોગી સ્વામી શાસ્ત્રીજી મહારાજ હિતની જ વાત માને પુરાણી સ્વામી પ્રેમ પ્રકાશ મહારાજ ચરિત્ર કે હિતની વાત શ્રીજી મહારાજ કે આ અઢાર હજારમાં તમારા કેટલા અરે મહારાજ આખું ભાગવત આપણું જ ને ના એવું ના હોય તમારા કેટલા એ વેદ્વાન પંડિતને દિનાનાથ ભટ્ટને ખબર ના પડી કે આમાં મારું વિરા મારા પોતાના કેટલા પછી શ્રીજી મહારાજ કહ્યું બે શ્લોક જ તમારા અઢાર તમારા નથી અને એમ કહીને બે શ્લોક એ વચનામ પણ ઉલ્લેખ છે પ્રસંગ મજરમ પાસ મહાત્માને સયવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારંપાવ્રતમ અને બીજો યશ્યાત્મક બુદ્ધિ કુણપે ત્રીધાતુ કે યશ્યાત્મ બુદ્ધિ કુણપે ત્રીધાતુ કે એ શ્લોક અદભુત ભાગવતના બે શ્લોક ગોતીને મારે દે કે જેવો પોતાના દેહ સ્ત્રી પરિવાર દીકરા એને વિશે હેત છે એવું હેત જયારે સાધુને વિશે થાય ત્યારે મોક્ષ દ્વાર ખુલ્લું થાય છે આ એક કહ્યું અને બીજો એક કહ્યું કે જેવા દેહ ને વિશે તીર્થને વિશે પથ્થર દેવ બુદ્ધિ છે એવી બુદ્ધિ જયારે એવા સાધુ પુરુષોને વિશે જેને નથી તો એ ગધેડો છે ને છે પ્રતિમામાં કેવી દેવ દેવબુદ્ધિ છે જળમાં ગંગાજીમાં કેવી તીર્થ બુદ્ધિ છે અને આ આ વાતપીત કફનું આવું શરીર છે એમાં કેવી મારા પણ બુદ્ધિ છે અને કેટલું ખવડાય પીડાય સીવડાય જરાય અભાવ આવે છે મળમૂત્ર રોજ દિવસમાં ત્રણ વાર સાફ કરાવે પણ કોઈ દિવસે એમ માર્યું કાંઈ લાકડીએ મારીને તોડી નાખવું જોઈએ સવારમાં ઉઠીને ગુણાતીતાનંદ સ્વામી કે આ દેહ નીત ઊઠીને આપણી પાસે નરક ચૂથાવે છે તોય અભાવ આવતો નથી અને ભગવાનના સાધુ હિતની વાત કહે તો વાત વાતમાં અભાવ આવે છે એટલે કેવી વાત છે એવું હેત જયારે ભગવાન ના સાધુઓમાં થાય ત્યારે કલ્યાણ થાય છે મારી હિતની વાત આવી બ્રહ્માનંદ સ્વામી આવ્યા ફરી બેઠા બ્રહ્માનંદ સ્વામી મહારાજે પૂછ્યું સ્વામી સત્સંગ કેવો થયો ઓહો બહુ સત્સંગ થયો એમ તમે સત્સંગી થયા એટલે કેવી હિતની વાત બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ અમે તો ખરેખર સત્સંગી થયા છે એમ તો અમે ક્યાં હતા અને ક્યાંથી આવ્યા છે કહી દઉં તો કે ના એવા તો નથી તો કે એવા તમારા પરોતભાઈ છે એવા અમારો ગોવર્ધનભાઈ છે તમને ત્રણેય અવસ્થામાં દેખે છે અમે ક્યાં છીએ ક્યાંથી આવે છે ક્યાં જાય છે શું કહે બધું દેખે છે હવે મહારાજ તો એવા સત્સંગી કેમ થવાય તો કે ત્રણ દેહનો ભાવ મૂકીને તમારી સામે બેઠા છે એ આ મૂર્તિનું ધ્યાન કરો તો એવા સત્સંગી થવાય બહુ કે હિતની વાત તો બ્રહ્માનંદ છે કે મહારાજ તમે દયા કરો તો આવું બધું થાય તો એકદમ ઉભા થયા અને જે વસ્ત્ર પહેર્યું દિવ્ય મૂર્તિ દર્શન આપ્યું એટલે જુઓ જેવા અક્ષરધામમાં છે સ્ત્રી પુરુષ લિંગ વિવર્જિત એવું દિવ્ય અમારો વિગ્રહ છે એવાને એવા અહીંયા આવ્યા છે જોવો જે ક્યાં છે અને તમે કજી દયા કરીએ આથી વિશેષ કેવી દયા કરીએ જેવા છે એ સામે બેઠા છે કેવા પ્રસંગો છે આ બધા હિતની વાત છે દીનાથ ભટ્ટો હાથ કરી નાખી આટલા વર્ષ મેં માર્યા પણ હજી વિચારવા જેવો છો મારે તમારે બધા એક આપણને આમાં કીધા એવા હજી સાધુ વાલા નથી લાગતા સાધુ એટલે ભગવાન ભક્તો એવા સાધુઓ એવા દીકરા દીકરી આ બહુ વાલા લાગે છે બધા પણ એવા વાલા નથી લાગતા સાધુઓમાં હેત કેવા તો હિતકારી બોલે મહારાજ અને ભાઈ જેટલું છે એટલું તો કહી શકાતું નથી બાકી એ જેવું હિતનું બોલે છે એવું મને લાગે છે બ્રહ્માંડોમાં સહજાનંદ સામે હિતકારી હિતકારી મિતમ પાછું માપમાં બોલે એને તો અધિકાર છે ને બોલવાનો છતાંય માપમાં બોલે વાંચો વચનામ્રત તમે જુઓ કેવી કેવું એમાં એમનું વ્યક્તિત્વ ઉપસે છે શ્રીજી મહારાજ શું કે સંતો નેવો તમે કહો તો એક પ્રશ્ન પૂછો તમે જો કેટલું માપમાં બોલે છે ઉપડી નથી જાતા તમે કહો તો હું એક પ્રશ્ન પૂછું ઘણી શું કે તમે પૂછો તો અમે પૂછીએ અને પછી એવા સામે નાને ખીલવે કે વચનામૃતમાં જુઓ ને કેવા કેવા પ્રશ્નો પૂછે નાના નાના સાધુભાઈ આવો કેવા પ્રશ્નો પૂછે શ્રીજી મહારાજના નિશ્ચયમાં સંશય જેવી વાત કરે તો ખુલીને કરે મૌન સાંભળે બીજાને સાંભળવાને એ વધારે વધારે મોટી તપસ્યા પણ છે જેને બોલતા આવડતું હોય ને એ બહુ ઓછું બીજાને સાંભળતા હોય શિવજી મારા સાંભળે કેટલું નથી બધા સંતો સાંભળે બધા પ્રશ્નોને સાંભળે અને પાછું આખું ઉત્તર આપે પછી ઘણી બોલે હવે તમને આમાં કઈ આશંકા હોય તો બોલો જોયું કેવું નિરાળું વ્યક્તિત્વ છે એક કંઈક શબ્દ બોલે મિત માપમાં બોલે પ્રિય બોલે સમય જોઈને બોલે સમય જોઈને બોલે વચનામ્રત માં અર્ધી રાતે ક્યારેક જગાડીને વાત કરી છે વહેલી સવારે વાત કરી છે પણ તે તે વચનામ્રતને જો તમે પહેલી રીતે વિચારો ને તો જે વાત કરી છે ને એ વાતને એ સમય યોગ્ય છે મૂર્તિની વાત કરવી હોય બધાએ થોડી ઊંઘ લઈ લીધી હોય જીવમાં ઉતરી એવી કોઈ સમયે ના ઉતરે એવો સમય જોઈને વાત નાખે પણ ખાલી આપણે તો એટલું જ વિચાર્યું છે કે અડધી રાતે જગાડીને વાત કરી વહેલી સવાર ઉઠીને વાત કરી એનો સમય હોય છે તમને ખબર છે ગુરજેફ રશિયન મહાત્મા થઈ ગયા એના શિષ્યોને જનરલી એમ ઉપદેશ ના આપતા એ બધા સૂતા હોય ને બધા ચહેરા જોઈ રાખે ઉલટું ખોપડું તો કબીરત ને ભાંગે એવું ઉલટું ખોપડું રશિયન મહાત્મા ગુરજેફ હતા એ સમય એના ચહેરાના ઊંઘને એનો તાદાતમ જોઈને એને રાતે ઉઠાડે અને પછી એને કે બેસ અમારે વાત કરવી છે એટલો ઉલટો ખોબડો કે ઘણી વાર તો પેલા પીવડાવે પછી એના ફેસ નું રીડિંગ કરે આ બધા કરવા જેવું નથી આ તો એની તમને રીત બતાવવું છે બહુ જબરું છે એનું કામ હિમાલયમાં બહુ રહી ગયા છે આખા વિશ્વમાં ક્યાંયથી ક્યાંયથી પણ જે વખણાયેલી મહાત્માઓ વ્યક્તિઓ છે ને એ ક્યાંક ને ક્યાંક ગંગાનું પાણી પી ગયા છે ભારતની ગંગાનું એ હકીકત છે મહાત્મા યીશુ પણ અહીંયા કાશ્મીરમાં બધે રહેલા છે એના પ્રમાણો ઘણા પુસ્તકોમાં આપે છે વચ્ચેના જે વર્ષો નથી દેખાતા ગાયબ થઈ ગયા છે ત્યારે ક્યાં હતા પુસ્તક પહેલા કોઈ પણ આવેલા સીધો ઉપદેશ નથી માનતા શ્રીજી મહારાજ તમે જુઓ એની આગતા સ્વાગતા તમે જુઓ આવે આવકારો આપે ઉભા થઈ જાય કે ગામથી આવો છો ક્યુ ગામ શું નામ શું ઠામ અને સીધું જ પછી આમના ઘોડા ને બાંધી ને નિરણ પૂરણ નાખો એમને પાણી પીવડાવો દાદા ખાચર ક્યાં ગયા ભગુજી આમના ઉતારા કરો નાજા જોગ્યા ક્યાં ગયા જીવવા લાડવા ક્યાં ગયા રસોઈ બનાવો માંગતા કરો એવી વ્યવસ્થા ખૂબ પ્રેમથી એને જમાડે ઉતારા આપે એ જેવી યાગતા સ્વાગતા કરતા આપણે આધાર સામે ગ્રંથ ઉલ્લેખ કરતા હતા ને પેલા સામે ત્યારે નતું કીધું કે ઉત્સવ સમય હોય ને ગમે તેટલી પ્રવૃત્તિમાં શ્રીજી મહારાજ યજ્ઞ કે ઉત્સવની પ્રવૃત્તિમાં હોય પણ એકે એક હરિભગતને શ્રીજી મહારાજ ઉતારાનું પૂછે પૂછે ને પૂછે એમાં જરાય થાકતા નહીં તમે ઉતારો થઈ ગયો છે અને પાછા વળી ન તો ઘોડી ઉપર સ્વાર થાય અને ઉતારે ઉતારે બધે ફરે બરાબર છે અજાણ્યો કોઈ માણસ નથી તમારી ભેળો આવી ગયો ને આવી ગયો તો જાળવજો એ ઘણા ચોરચકાર હોય સાવધાન રહેવું અને તકલીફ હોય તો અમને કહેજો પૈસા છે વાટ ખર્ચી છે ન હોય ખૂટી ગઈ હોય તો અમને કહેજો પણ દુઃખી થતા નહીં જુઓ તો ખરા જુઓ તો ખરા અને જયારે પછી પગે લાગીને મારા વિદાય લે કે અમે કચ્છ જવું છે ને ભુજ જવું છે ને હવે ઝાલાવાડ જવું છે ને મહારાજ નીકળવું છે ઉભા ઉભા રહ્યો એ પાર્સો તો ક્યાં ગયા આ ત્યાં સુધી જશે રસ્તામાં શું ભોજન કરશે જાવ જાઓ આ પ્રસાદ બાંધ્યો લાડુ બાંધી દો અને જોજો પેલા વાંસનો છે ને બાંબુ કાપી અને એમાં ભજીયા ભરી અને પેલા એરડ પાન ભરાવી અને આપજો રસ્તામાં ભજીયા સાંજે જમવા થશે કેવી સર્વપ્રધા તને કોણ કે મીઠા ન લાગે બહુ બહુ વાગતા સ્વાગ થાક બહુ આગતા સ્વાગ જ ને થઈ જાય ભેટવાળી હલો હું જમાડું આંગળા છે હમેશા ઘીમાં હોય તમારે ત્રેવડ છે એને ઘી પીવડાવવાની આ મૂછું માંથી છે ને આમ આમ આમ ધારું થવી જોઈએ એટલું ઘી પી છે આમથા હોય ઘર બાર કરીને પાછળ ફરતા છે ભોજન માટે નહીં એનું હેત એવું અને એને ભ્રમરૂપ કરી નાખે સ્વરૂપાનંદ સામે ખાલી એક માંદા સાધુ હતા ને એ બિચારા બહુ તાવ ચડેલો એટલું જ બોલ્યા કારણ કે સ્વરૂપાનંદ સામે તો અખંડ આત્માની અનુભૂતિ વાળા એટલે સાધુ થોડોક આમ ચિસ્કારા પાડે તાવમાં વેદનામાં હ ભાઈ આજનો વિજ્ઞાનનો યુગ છે તે દી તાવ તો તે દદીય ઝેરી મેલેરિયા હતા ડેન્ગ્યુ તેદીય હતા ચિકનગુનિયા તેદીય હતા કારણ કે મચ્છર ઇનાય જ છે તે દાન નહોતા અને આજે ગમે એવો તાવ ચડ્યો હોય ને તમને પેરાસિટામોલ મેટાસિન આપે ધડ ને અડધો કલાકમાં તાવ ઉતરી જાય છે આ સંશોધન કંઈ ઓછું નથી એટલે તાવમાં એમનો તવાતા હોય બેભાન થઈ જાય ફાટાટ તાવ થતો હોય ફાટફાટ માથું દુખતું હોય એ આટલા પૈસા ભાર ટેકડી લઈને હોઈ જાવ અર્ધો ઉઠો કઈ ન હોય હે ઓછું છે તો સ્વરૂપાનંદ સાહેબ એટલું જ બોલે અરે યોગી ક્યુ ચિલ્લા ત્યાં હો આત્મારૂપ હો જાવ હવે પેલાને માંદાને એમ કહેવાય એ વાત મહારાજને ખબર પડી શ્રીજી મહારાજને ન ગમું જો આ હિતવેણ હતા છતાં એ પ્રિય નથી એમ મહારાજનું કહેવાનું એને એ નથી કહેવાનું કે ત્યાં આત્મારૂપ થઈ જાય એને તમે પાસે બેસો માથે હાથ ફેરવો એને પાણીના ઠંડા પાણીના પોતા મૂકો એને કંઈ પીવું હોય તો પીવાનું લાવી આપો એની એટાણે તમે બ્રહ્મરૂપનો ઉપદેશ ન અપાય પણ એવા ઘણા જડ બુદ્ધિ હવે તો બધું ઘટી ગયું નહીં પેલા જમાને બહુ આવું હતું બસ કે તાવ હોય માં ત્યારે એમ કે યોગ્ય નથી એમ પીડા એ પીડા છે એ વેણ હિતકારી નથી પછી સ્વરૂપાનંદ સ્વામી બીમાર પડ્યા ને બધી આખી કથા છે જાણો છો હિતમ મિતમ પ્રિયમ કેવા આવકાર સત્કાર આવો પીસો આવો બેસો પીવો પાણી ત્રણેય વસ્તુ મફત આની કોઈ હોય ને આવો આવો ભાઈ બેસો બેસો બેસો પાણી વાણી પીસો લ્યો પીશો એમ એ પીવો પાણી પીવો કોફી પીવો ચા પીવો જે પીવો પીશો એટલે પીવા જ આવ્યા છે એ પીસો એમ પૂછે એ શું રાહ જોતો ના પાડે જ કઈ નથી દેવું એમ આવકારમાંય દેખાય ને એમ અરે એમ હોય કે તમે અહીંથી એમને નીકળી જાવ પીધા હોય ના ચાલે તમે લીંબુ શરબત પીવો કાંઈક પીવો પીવો તો પણ જેને એમ હોય કે અમારે ત્યાં કોઈ ખાય પીએ તો અમને એટલો ભગવાનનો રાજીપો છે એટલો અમને સત્કર્મનું ફળ છે આતિથ્ય ધર્મ છે શાસ્ત્ર પ્રમાણે આપણા આંગણાને ફળ મળે છે પરિવાર પ્રજાને સત્કર્મનું પુણ્ય મળે છે તો જે કોઈ આવે એને કાંઈક ને કાંઈક ખવડાવવું જોઈએ કાંઈક ને કાંઈક પીવડાવવું જોઈએ હા પછી આપણે માપ રાખવું કે આપણે એમને બીજે ફરી ફરીને પૂરું ન કરી લેવું પણ આતિથ્ય ધર્મનું તો બહુ અતિથિ દેવો ભવક કહ્યું છે ને એટલે જ કહ્યું છે શ્રીજી મહારાજનો આતિથ્ય ધર્મ એટલે તમે પાકા સીધા આપો જમાડો ખૂપા ઉતારા પાણી વ્યવસ્થા ભાવ છો ઊભા થઈ જાય મીઠા લાગે આવતા વેદ સ્નિ્ધ હેત બોલે આ બધું બોલતા મુક્તાનંદ સ્વામી માટે કરી છે કારણ કે મુક્તાનંદ સ્વામી ઉપર અમને બહુ જ હેત છે વળી બીજી જગ્યાએ શું કે તમે અમારા છો એટલે તમારામાં હવે કોઈ માયાનો દોષ ન રહે એવી સાવધાની રાખજો એટલે માટે કહીએ તો કોને કહીએ પણ આ વાત અમે કરીએ છીએ દંભે કરીને નથી કરતા અમારી મોટાઇ વધારવા સારું નથી કરતા પણ જો આ વાત કોઈને આમાંથી સમજાઈ જાય તેના જીવનું બહુ જ રૂડું થાય માટે અમે આ વાત કરીએ છીએ માંડણી અને બાંધણી જુઓ તમે એથી બઉ અને મધુર વાત એવી છે મધુરવાણી એટલે મીઠો અવાજ મીઠો અવાજ હોય ને બહુ જ ગમે આમ મને હજી નથી ભૂલાતું અમે શિકાગોમાં બેઠા તા ને બે હજાર સાલ હશે તો એક ભાઈ માધુપુરી સાહેબને મળવા આવ્યો પાંત્રીસ વર્ષનો જુવાનીઓ છે તે અમે બાજુ રૂમમાં હતા ને ત્યાં બાજુ રૂમમાં હતા એ જુવાનીઓ આપણો ગુજરાતી જ હતો ત્યાં જ ભીણો ગણો મોટો થયો છે ગુજરાતી પણ આવડે પણ પછી ઇંગ્લિશ બોલતો હતો પણ મારો એ ઇંગ્લિશ બોલતો હતો એટલું મીઠું લાગે અમે ઊભાથી જ બહાર આવ્યા બોલો આટલું સરસ મીઠું ઇંગ્લિશ કોણ બોલે છે એવા પ્રોનાઉન્સિયેશન જોઈ જાય અદ્ભુત હજી યાદ આવે તો મીઠો હોય તો આપણને ગમે એક દરબાર છે ને શિવ મંદિરમાં મહાદેવ ની આગળ છે ને શિવ સ્તુતિ ગાતા હતા એ વખતે એ ગામનો કાંજી કુંભાર ત્યાં આવ્યો પણ આવ્યો જોયું અને સડબદન પાછો નીચે પગથથી ઉતરી ગયું એટલે દરબાર જોઈ ગયા દરબાર કે સ્તુતિ ઉભી રાખી દીધી એમણે કીધું એ કાના કેમ આવ્યો ને ભાગ્યો તો કે કાંઈ નહીં બાપુ જવા દો ને હું નહીં નહીં પણ તું અહીંયા અહીંયા એકદમ આવ્યો એકદમ પાછો ભાગી ગયો શું છે બાપુ જવા દે નકામ માથાપૂટ કરો મને જવા દો તમે તો કે નહીં નહીં તારે કેવું પડે બાપુ હું કહીશ તો તમે નકામો પછી મને મારશો ઉપાધિ થશે રહેવા દો તો કે નાના તું કે હું તને નહીં મારપીટ કરું સાચું તો કાતો બાપુ એમાં એવું છે મારો ગધેડો ખોવાઈ ગયો છે તે મને એમ થયું કે ગધેડો શિવ મંદિરમાં ઘુસી ગયો લાગે પણ આવ્યો જ ત્યાં તો તમે ઘણા એવા હોય ઘણા મહિલાઓ છે ને એ હાલડું નાખે ને ત્યારે આપડે ઘણા લોકો એવું કેતા હોય છે એ છોકરું રડય મીઠું લાગે હવે તો એક પરિવાર નથી નહી તરી નાના છોકરાને છે ને એને ગાડી આવે ને સ્કૂલ ગાડી વાન લેવા માટે પછી આવે નાનો છોકરો ટબરી બાય સરસ મીઠું બોલે બાય બોલે પછી એમાં જે વ્યક્તિ હોય એ જે બાય બોલે ને અસલ તમને એમ થાય કે આ કૂતરું ભસે પણ એ તો કુદરતી અવાજ છે કાગા કાસો લેત કોઈલ કાસો દેત તુલસી મીઠી બોલ ની છે જગઅપનો કરી લેત એ તો સ્વાભાવિક છે ને મીઠાસ વાણીમાં આવી એ તો સ્વાભાવિક છે એ જ અવાજ ને હોય કોઈનો અવાજ મીઠો હોય કોઈનો ના હોય ઘણાના એવા અવાજ હોય કે આપણને ગમે નહીં ઘણાને એવા અવાજ હોય તો સરસ એમ મીઠું લાગે બસ બહુ સરસ મીઠું લાગે પણ મધુરવાણી અવાજ મીઠો હોય તો મીઠો લાગે એ એક ગુણ તો છે જ એમાં સવાલ નથી એના એ પૈસા છે ને હરેશ ભીમાણી બોલતો હોય તો એક એક શબ્દ ઉપર તમારે પૈસા આપવા પડે અવાજની કિંમત તો છે પણ સાચી મધુરતા શું કે કડવું ન બોલવું બસ આ મહાભારત એમાં ઇન્દ્રપ્રસ્થ પાંડવ સિરજ્યું અને મેદાનો પાસે એમણે એની કચેરી દરબાર આખો બનાવ્યો પણ જળ ત્યાં સ્થળ ને સ્થળ ત્યાં જળ શું એ સિઝનેરી કરામત એની હે અને એમાં પછી મોટો રાજયજ્ઞ કર્યો કૌરવોના આમંત્રણ દુર્યોધનને શકુની બધા આવ્યા છે ને કથા અને એમ લાગ્યું કાંઈ પાણી છે એટલે દુર્યોધનને કપડાં ઊંચા લીધા તો ત્યાં પાણી નહોતું ને સ્થળ હતું લાગ્યું કે કે તરંગ થાય છે એટલે એને કપડાં ઊંચા લીધા પલ્લેની અને જ્યાં એને સ્થળ લાગ્યું આગળ જતા ચાર ચોકડી પડે ત્યાં હલવા ગયો પાણીનો હોય દ્રૌપદી આંધળા ન તો પતી ગયો આખું મહાભારત થઈ ગયું આને શું કેવાય કડવું બોયલા કહેવાય પણ જો કે એક વાત તમને એ પણ કહી દો મૂળ મહાભારત આ પ્રસંગ નથી દ્રૌપદી જેવી સતી કોઈ દિવસ આવું બોલે નહીં પણ લોક સમજાવવામાં છે કોઈ કોઈ જગ્યાએથી મહાભારત છપાય છે એમાં ક્યાંક એ શ્લોક આવે છે પણ આપણે જે વાંચીએ છીએ એમાં આ નથી સતી દ્રૌપદી બોલે ને એમ એમ એવી એક ખાનદાન કુળની વધુ અને ખાનદાન કુળની દીકરી એ એમ સસુર પક્ષમાં કોઈ નહીં એમ ક્યાંક આંધળાનો તો આંધળા હોય એમ બોલે બોલે નહીં પણ આપણને સમજાવવા માટેનું એક્સ્ટ્રા ઓર્ડિનરી એકદમ પરફેક્ટ પ્રસંગ છે આ બોલો મહાભારત થાય અને ઘરમાં શું થાય છે આવું જ થાય છે મહાભારત શેમાંથી થાય છે આમાંથી જ થાય છે ને હવે બેસે સાસુ એટલે શાક હોય રીંગણાનું અને એમાં અત્યારે સિઝન એની એટલે વાત આવે રીંગણાની એમાં થોડું વધારે શાકમાં દાળમાં મીઠું પડી ગયું હોય તો સીધે સીધું કઈ શકે ને વાહ મીઠું વધારે છે નમક કહી શકે પણ પેલા મધુર બોલતા ન શીખ્યા હોય શું બોલે એ વાહ તમારા બાપ ને ઘેરે મીઠાના અગર છે અને શું થાય તમે કયો મહાભારત થાય ફૂટે ફૂટે પડી જાય તો બસ આંધળી છો દેખતી નથી નાવી છો ને સાસુ બોલતા હોય છે હા એ અત્યારે સાસુ બિચારા ને હેરાન હેરાન કરી નાખે સાસુ સસુરા ઘણા સાસુ સસરા એવા હોય છે આવા કોઈનું ક્યાં એ તો બધું નિદાન કર્યા પછી ડોક્ટર જેવું છે નિદાન પછી જ ખબર પડે એક તરફી તો કશું કઈ બોલાય નહીં પણ બે પક્ષી આવું થાય એમ બહુ ઘણી એવું બોલી જાય કથા યાદ આવે છે લાંબી પણ મોટું થઈ જાય એટલે પણ કડવું આને કહેવાય માણસ ઉભો રૂભો કપાઈ જાય એટલે કડવું ન બોલવું ઘણાની જૂની માર્મિક વાતો પ્રસંગો જાણતા હોઈએ પરિવારના સભ્યોનો તો પણ એનો ઉલ્લેખ ન કરાય શ્રીજી મહારાજ શિક્ષાપત્રીમાં શું કહ્યું કોઈની ગુહ્ય વાત જાણતા હોય તો પણ એ પ્રકાશ ન કર્યો જોવો તમે શિક્ષાપત્રી તપાસ એ કડવું છે વેણ માણસ એકવાર સુધરી ગયો પછી એના એના ભૂતકાળને ઉખેડવાની શું જરૂર છે તમે વાલ્મિકી ઋષિ ને જ્યારે મળો ત્યારે તમે એમ કહો તમે વાલ્યા લૂંટારાઇ જ ને હવે એ અત્યારે શું તમે વાલીયાદ કરે પણ જે એવા હોય કરે તમે જો અબ્રાહિમ લિંકન એ ચૂંટાઈ પ્રેસિડેન્ટ તરીકે ભર કચેરી સંસદ એકદમ મળેલી વાહ વાહ થતી હોય સરસ સરસ મજાનો પ્રોગ્રામ ચાલતો આયોજન પ્રવૃત્તિ ચાલતી હતી કામગીરી ચાલતી હતી એ વખતે એક જણ ઉભો થયો અને લિંકન ને કહ્યું સાહેબ યાદ રાખજો તમારા પિતાશ્રી મોચી હતા અને મારા બાપ મોજા સીવતા હતા જોડા સીવતા હતા એ ભૂલતા નહીં આ કહેવાની જરૂર છે આટલી મોટી પોસ્ટ છે આવો માણસ છે અમેરિકાનું હિત ચાહે છે એના પિતા શ્રી મોચી હોય એને યાદ કરવાની શું જરૂર છે અને મારા બાપના જોડા સીવતા હતા એમ મારા મારા બાપના મોજા તમારા બાપ સીવતા એ મોચી હતા ને એના મારા બાપના જોડા સીવતા એ ભૂલતા નહીં હ આને શું કહેવાય કડવું હોય પણ ઘરમાં આ ઘણા આવા વડીલો હોય વહુઓ હોય બધું આવું જ કડવું બોલતા હોય છે એના ઘરમાં કોઈ દિવસ કંખાસ માટે જ નહી પત્ની પતિને સંભળાય અને પછી એનો કોઈ એવોર્ડ આપવાના હોય સતત રાહ જોઈ રહ્યા દી ઉગ્યો હોય ત્યાંથી આજે તો આ કઈ દેવું છે આજે તો કઈ દેવું છે સાંજ પડતા પેલા કઈ જ દેવું છે આજે આપણે આ થોડીક વાત કરીએ જો થોડીક કલ્યાણની વાત એક બાજુ રેવા દેવું પણ જો વ્યવહારિક રીતે ઘણાની હો દેવજીવી હોય એકદમ સજ્જન હોય પણ એ સાસુ સસરા એને એ રાક્ષસ જેવા શબ્દો કઈ કઈ કઈ જીવન ઝેર કરી નાખે પોતાનું અને વહુઓનું છોકરાઓનું અને પછી શું કે ક્યાંય શાંતિ નથી થતી પણ આ બધું બંધ કરો ને શાંતિ જ છે કોઈ ફિલોસોફિકલ સરસ રીતે જવાબ આપ્યો મને ક્યાંય શાંતિ નથી શાંતિ માટે શું કરું તો જે કરો છો એ બંધ કરો તો જે વધશે ને એ શાંતિ જ છે બહુ મોટી વાત છે જે કરો છો એ બધું બંધ કરી દો તો જે વધે એ શાંતિ જ છે આઈ વોન્ટ પીસ આઈ વોન્ટ પીસ તો કે આઈ છોડી દો વોન્ટ છોડી દો વધે પીસ જ છે એક તો એ અહંકાર આઈ ઈગો છોડી દો અને ઈચ્છાઓ મૂકી દી અપેક્ષાઓ જ દુઃખ કરે છે ને અને બધાની પાસેથી અપેક્ષાઓ જ વધારે હોય આને આમ કરવું જોઈએ આમ કરવું જોઈએ હું ઓફિસેથી આવું ત્યારે મને આવી રીતનું ડ્રીંક મળવું જોઈએ આવી રીતનું પાણી મળવું જોઈએ આવી રીતનું જ્યુસ મળવું જોઈએ આવી રીતનું આમ હોવું જોઈએ એવું બધું પછી એને આવ્યું હોય કે એ બહારથી આવે ત્યારે મારા માટે આ લેતા આવતા હોવા જોઈએ આ લેતા આવતા હોવા જોઈએ મને ક્યારેક આમ ફરવા લઈ જવાનું કહેવું જોઈએ મને ફરવા આમ લઈ જવાનું હોય એવું બધું મનમાં મનમાં ગાંઠ્યું અપેક્ષાઓ એ દુઃખી કરે ને એકબીજાને મનમાં મનમાં હોય કે આ હજી મને ગમે એવું નથી કરતી તો ઓલી શું કે મને હજી જેવું ગમે એવો હજી નથી લાવતો અને એમાં કોઈથી સુખ જ થાય પણ એમાં એક પ્રયોગ કરો તમને જે ગમે એને ક્યારેક એવા ખુલ્લા દિલથી એવો પ્રસંગ હોય ત્યારે તમે કહી દો કે હું ઓફિસથી આવું ત્યારે તો જો આવા પ્રકારનું શરબત બનાવીને મારા માટે રાખે તો મને બહુ ગમે તો ઓલી તરત એમ કહેશેની પત્ની પણ તારે બોલવું જોઈને હું તો તું રાજી થાય એના માટે અડધી અડધી થાવ છું પણ શું ગમે અંતરિયામી થોડી છું કે તૈયાર રાખીશ ત્યારે ઓમ કે તમે મને આનંદ લાગી દે ત્યારે મનમાં હોવા કરે પણ એક દિવસ એને નિરાજ કે મને જો આવું આવું તમે લાગી દો તો મને ગમે તમને બોલવું જોઈએ અમે આ બળદની જેમ દોડાદોડી કરીએ છીએ કોના માટે તમે રાખો અંતરિયામી તો નથી ને જો તમારે નેવું ટકા ઝગડા આમ જ પતી જાય આ બધી કથાઓ તમારી કેવાનું મારે પણ છે પરફેક્ટ છે પરફેક્ટ પણ પાછું એટલું જ તમને ખાતરી આપું હું ગ્રહસ્થ હું એ હકીકત એનું કારણ છે એનું પણ કારણ છે એનું પણ કારણ છે કે માણસની અવાર અપેક્ષાઓ અને માણસને પોતાના નહી સ્વભાવ છોડવાની એક પ્રકૃતિ લહેર કરવાના આપડે કઈ કુતરા છે બે જણા તાળીઓ લઈને મજા કરી હિંડા બેઠા શું જોવાનું બે જ ના જન્મ જ એવા કે એને ગમે એવું કરો હવડું જ પડે દોસ્તાને કીધું કે મારે ઘરવાળી છે ને રસોડું કોણ કેવું બનાવે રસોઈ બનાવે છે ડોબાઈ ખાઈને પેલો કે પણ તું વખાણ કર ને જે બનાવે એનું વખાણ કર રોટલી સરસ છે દાળ સરસ છે તો ધીમે ધીમે એને ગુણ આવે એ જ થાય બપોરે બેઠો થાળી મૂકી ત્યાં આ હા શું થાળી છે થાળી છે તો પિત્તળ પણ એવી ઉજળી સુવર્ણ લાગે છે એમાં રોટલી મૂકી શું રોટલી ગોળ ગોળ દડો ફૂટબોલ જોઈ રહ્યો સોળ મે ઘરે તો સુગંધ જાય છે સોળ મે ઘેરે રોટલી સુગંધ સોળ મે ઘેરે જીવતી પીરસણો લઈ આવી જીવતી તમને સારી લાગે છે હવે ખબર પડી તમે કેવા છો નોતી તબિયત સારી જીવતી ટીફિન લઈ આવ્યું તો એ કડવું ના બોલવું મધુર બોલો અલે એક જણા છે ને ગાય જલ્દી બાદ કરી એક જણા ને ગાય હતી ગાય કરે એટલે પેલો એને પાણી આપે નિરણ આપે હાથ ફેરવે ખરેરો કરે બધું કરે પણ ગાય ભાંભરાજ કરે આ ગાયને કહે પણ તને દુઃખ શું છે પણ અભિ તો શકે બોલે નહીં એટલે ખૂબ સેવા કરી પણ ગાય ભાંભરાજ કરે ભાંભરાજ કરે પછી માણસ એક વાક્ય બોલો અદભુત હોય હા કે આ પશુઓ બોલી નથી શકતા એટલે દુઃખી છે અને માણસ બોલી શકે છે એટલે દુઃખી છે આ બોલી બોલી ને દુઃખી થાય છે બધા અને આ નથી બોલી શકતા એટલે માણસ બોલીને બધું દુઃખ ઉભું કરે છે બહુ મોટી વાત છે આ જો બોલવાનું ઘરમાં છે ને સુધરે તો ભયો ભયો છે શ્રીજી મહારાજ એ મધુર વાણી એક તો આમ જ મધુર અવાજ એવો સરસ નહીં હતી ઊંચો નહીં અતિ નીચો એવો સરસ એ તો જેણે સાંભળ્યો હોય એને ખબર હોય અતિ મધુર અવાજ બોલે આ મેસમેરિઝમ હિપ્નોટીઝમ જેવું લાગે એવું આમ જો સાંભળી જ કારણ કે એવો ઘર છોડીને ગયા ને ત્યારે સુવાસીની ભાભીનો જે વિલાપ છે ને ભક્ત ચિંતામણીમાં એ કરોડોમાં ભાભી કે એનો અવાજ નોખો પડે એવો એનો અવાજ કરોડોમાં જન્મેદનીમાં એ બોલે એટલે એનો ટહુકો જુદો જ પડે કેવો હશે અવાજ એવો મીઠો અવાજ મધુર ગમી જાય મીઠા લાગે બસ બોલે જ રાખે બોલે જ રાખે સાંભળ્યા કરીએ સાંભળ્યા કરીએ એવો અવાજ અને કડવું બોલે નહીં કડવું ના બોલે શ્રીજી મહારાજ ઘોડેશ્વર સાથે પાર્ષદો પાંચ સાત સુરાખા છે જળ વ્યવસ્થા હોય ને અવાડા બનાવ્યા કુવો હોય અવેડો હોય ત્યાં બધા પશુઓને પાણી પીવડાવતા હોય જોયું છે ને તને ત્યાં ઘોડાઓને પાણી પીવડાવવા માટે ઉભા રહ્યા ને ઘોડાઓ પાણી પીતા એ વખતે ગાંઠ ગામ માંથી ગોવિંદ પટેલ હતા ને એ પોતાના બળદ ને પાણી પીવડાવવા આવ્યા અને મહારાજને જોઈ ગયા મારા ઓ હો હો હો મહારાજ આજ તમે મારા મહેમાન થાવ મહારાજ કે અમારે ઉતાવળ છે અમે જવું છે અમને જવા દો રોકાવવું નથી તક ના આજ મારા મહેમાન થાવ મારા બાપે તમે કોઈ દિવસ આવો ભેટો થયો નથી અને તમે આવો ને પછી આ દરબારને ત્યાં દરબાર ગાઢમાં તમને દરબાર લઈ જાય આજે જે દરબાર ભેટો નથી થયા ત્યાં હું તમને ભેટો થઈ ગયો અને આજ તો મારું મહેમાન ગતિ સ્વીકારો મારે ત્યાં આવો મહારાજ કે રેવા દો મેં દરબારને ત્યાં જાય તો કે નહીં મહારાજ મારા મહેમાન થાવ મહારાજ હાલ તારે હા વાહ એટલે આમ ગરવ હોય પછી આમ વાડો હોય બે ક્યાડ જે કી હોય એને વાડો એ વાડામાં ઘોડાઓને બાંધવા ને દરબારો બધા એની વ્યવસ્થા કરાય ફળિયામાં ડોલીઓ ડાળીને મહારાજને બેસવા માટે આમ નાખી દેવું ગાદલું ને ગોધલું બિછાવ્યું મહારાજ બેઠા કાઠી દરબારોને બેઠા અને જલ્દી જલ્દી લાવીને જળ પીવડાવ્યું મહારાજ બેઠા એની પત્ની રસોડામાં છે ને આમ જોઈ રાખે આમાં ત્રાસી આંખી જોઈ રાખે એમાં આ બધું પાણી પીવડાવ્યું જળ પીવડાવ્યું મહારાજાના પાર્ષદો ને પછી રસોડામાં ગયો આ જો શીરો પૂરી બધું બનાવી નાખી બધાને મારે જમાડવાના છે અને ભાઈ એવી ભયંકર કોઈને ન મળજો એવી એને મળેલી ચૂલામાં સળગતું લાકડું લઈને દોડી પાછું અને શું બોલી ખરા પીટા તું તો ટાણે કટાણે આવાના વા કેટલાય ને લેતો હોય તો હું અહીં નબરી છું એક આવે બીજો આવે ત્રીજો આવે એટલા બધા જણા કરવા હું નવરી છું એટલે પટેલ ભાગ્યા ગોવિંદભાઈ અને આવી મારા પાસે બેસી ગયા પણ તમે વિચાર કરો એ આમ કોઈ કીએ અને કાઠી દરબારો બધા હોય આંખના ખૂણા લાલ થઈ ગયા આવાનાવા તમે કેટલાય લેતા હો છો ટાણે કટાણે નવરા છીએ કોઈ પાણી પીવા ઊભો રહ્યા પછી તમને ગમે એટલી આગતા સ્વાગતા કરે તમે કોઈ ઉભા રહ્યો હા ચૂકી જો અને કાઠી દરબારો અર્ધા તો જ થઈ ગયા આવી ખબર હોય તો પગ જ ના મુકત આવા સન્માની વ્યક્તિ અને એને એમ કે તું મારા પીઠે આવા તો કે આપણી હાજરીમાં પાછા કે અને અમે હું નવરા છીએ ટાણે કટાણે આવાના આવા વેજા ઉપાડ્યા વેચતે દરબારો નાખ્યો લાલ થઈ ગઈ ઉભો થઈ ગયા એ વખતે શ્રીજી મહારાજ ઉભા થયા પણ જુઓ તમે કેવી મોટાઇ છે કડવું ના બોલે સેધા રસોડામાં પેલી બાય પાસે ઓહો આ તો ગોવિંદભાઈની દીકરી એટલે કેશવભાઈની દીકરી એ કેશુભાઈ એ તો અમારા ઓળખીતા એના પાપા ગીગાભાઈ એના બાપ ખીમાભાઈ એના ભાઈ અજાભાઈ ઓહો આ તો એ દીકરી એ દીકરી અમારી દીકરી આમ તો અંતરિયામી ભગવાન પણ ઉભા કર્યું પેલા ખેમાભાઈ આ ગામે રહેતા અજાભાઈ આ ગામે રહેતા જ્ઞાતિ બદલી ના એ ઇતિહાસની પેલી બાઈને તો ખબર જ હોય હાથ પેઢીની વાત ઉખેડી અને કેશવભાઈની દીકરી એ પોતે આ એ તો અમારી દીકરી ઓલી બાઈએ લાકડું ફેંકીને કે ઓય રે આ તો મારા સગા નીકળ્યા મારો પીટો ઘર લજામણો એમ નથી કેતો કે આ તો મારા સગા છે અને પરબારો આવીને એમ કે છે તું રસોડું બને આને મારે જમાડવા રશે આ તો મારા સગા છે અરે બેસો બેસો પટારો ખોલે નવા ગાદલા ગોદડા કાઢીને ઓછરીમાં એવા ઢોલિયા સજાવીને મોરલા છાપેલા એવા વસીકાન વાલોછાન ગાલછાણ બધા મૂકીને ઢીચણા બીચણા મૂકીને વીંજડા બીંજડા મૂકીને અને બેસો બેસો કે અય રે આ તો મારું ઘર લજાવું મારા સંબંધીઓને ગાડીઓ દેવડાવી માફ કરજો ભાઈ આ તો આપણા જ નીકળ્યા આ તો મારા છે મારા બાપતુલ્ય છે મારા સંબંધી છે અરે જો હવે હમણાં તમને સંભાળી દઉં આજુબાજુમાં જઈને બે પાંચ બૈરાઓને બધાની હેતવાળીનો બોલાવી શીરોપુરી ભજીયા દૂધપા બધું બનાવી મહારાજને પ્રેમથી જમાડ્યા ગોવિંદ ભગત જોઈ રાખ્યું જરી કોઈલા બૈરા આઘા ગયા ને એટલે મહારાજ ગોવિંદ ભગત આમ જોઈ લેશે ગોવિંદ ભગત કેમ છે મહારાજ ભલે મને મારો પીટો કીધો ઘર લામણો કીધો જેવો કીધો એવો પણ તમારું સન્માન કેવું થયું ક્યારે વાળન બોલાવી ભાઈ મહારાજી પગચંપી કરાવી દરબારો ની પગચંપી કરાવી આરામ કરાવ્યો ઉઠાવ્યા પાછા બધા જળપાન કરાવ્યા શરબત પાણી પીવડાવ્યા પછી મહારાજ હવે તૈયાર થાય ગર જવું છે ના ના ના તમે અમારા મારા સંબંધી મારા સગા હવે ના જવા દો હવે તમારે રોકાવું પડે હજી કાલે સવારે નિરાતે શિરામણી કરીને જાયજો સાંજે સમજો સવારે સિરામણી કરજો બપોરે ચૂર માં લાભસી જમે પછી જ ના એટલું બસ ચડે હવે મારે જવું પડશે તો હવે જાઓ ભલે મારો જીવ તો નથી હાલતો પણ ફલાણા ફલાણા બધા જય નારાયણ કહેજો મારા જય શ્રી કૃષ્ણ કહેજો અને અહીંયા જયારે નીકળો ત્યારે હવે અહિયાં ઉતારો કરજો મહારાજ કે હો પણ જોક આમાં કોઈ પણ કડવું બોલી જાય ને ઉભા થઈને ભાગી જાય કડવું ના બોલે મીઠું જ બોલે પરિણામી બોલે પરિણામી શું જીવીન બોલે તપ વાત કરે કોણ ના પાડી એને કર્યું કોઈ કરે સેવાની વાત બોલે તો સેવક રામની મહિના સેવા કરાય એને મળે ન થાય એવું ગાંઠનું ભિક્ષા માગીને જમે ન મળે તો ઉપવાસ કરે બે મહિના સુધી એના જાડા સાફ કર્યા હે અને કેટલો એમનો ટાઇટ પ્રોગ્રામ કહેવાય ને આમ તો શ્રીજી મહારાજનો પ્રોગ્રામ તો ટાઈટ જ કહેવાય ને કે સમયે ક્યાં પહોંચવું હોય બધું એમનું હોય એક આપણે આપણે સમય સમય જ પીડ્યો કારણ કે આપણે કંઈ કામ નથી મહત્વનું કામ નથી ફીજુલ કામ ઘણા છે પણ એમને તો મહત્વના કામ હતા ને એમાં બે મહિના આપવા એટલે અને હાવ સાવ પહેલો કેવો કૃતજ્ઞિ જેવો માળા એના માટે બે મહિના સેવા કરી પાછો જે ન જોઈએ એવા સ્વભાવ પૈસા રાખે બધું રાખે જતાય સેવા કરી આપણે જો આમાંથી આવ્યું નથી સેવા છે ને બધા ઘણાની કરવા જેવી વસ્તુ છે આપણે તો કઈ પણ સેવા કરવા જેવા હોવા જોઈએ ને આ સેવક રાજીવો તો નથી ને અને એ પાછો સેવા કરનાર કોણ ત્યારે શિક્ષા લખે કે રોગાર્થ મનુષ્યની સેવા કરે પરિણામી બોલે જીવનમાંથી અનુભવમાંથી બોલે ધૂન કરજો ભજન કરજો તો શ્રીજી મહારાજ બેઠા બેઠા પોતે તાળી વગાડી વગાડી અને બબે કલાક પોતે ધૂન કરે નારાયણ ધૂન પોતે લેવડાવે મોડી રાત સુધી બાર વાગ્યા સુધી થાકે નહીં ધૂન કરાવે આંખ્યું મીચીને એવી મસ્તાઈ આવી જાય એવી ધૂન કરાવે જળમાં કીર્તનો બોલાવે નવડાવે નાતા નાતા કીર્તનો બોલાવે કથા સાંભળજો કથા સાંભળવા ગુણ નહીં આવે સારા પણ જોવો શ્રીજી મહારાજ જેવો શ્રોતા હજી વિશ્વમાં થયો નથી પૃથ્વ શું ભાઈ આગળ ભાગવત ઉપરા ઉપરી સાત વાર સાંભળ્યું આખું ભાગવત ઉપરા ઉપરી પૂરું થાય ને પાછું ફરીથી સાત વાર અને એ જમાને આવી કથા નહોતી શ્લોક બોલવાનો ને ગુજરાતી કરવાનું શ્લોક બોલવાનો ને ગુજરાતી કરવાનું એમ જ સાંભળવાનું એમાં વચ્ચે કાંઈ જક્ષ ટૂચકા વિવરણ કાંઈ આવે નહી અને આજે તો રસપ્રદ જોક્ષ આ બધું આવે તો મજા છે તો અમે સાંભળીએ ને સાંભળીએ તોય આમ કન્ટિન્યુ ન સાંભળી શકીએ સમય પડે ત્યાં આવીએ સમય પડે ત્યારે જઈએ મહારાજ તો નવરા છે આપણે થોડા જોઈએ પણ કેવું શ્રોતા જો એ કહી શકે ને સાંભળજો અને કોઈ પણ ગ્રંથ મેળ્યો નથી ને સાંભળ્યો નથી સાંભળ જો શુષ્ક વેદાંતિ ગ્રંથ હતો ને તોય સાંભળ્યો અને પછી આંખમાં આસળી તો એ કીધું અમે તેનો મત થોડો જાણવા માટે સાંભળ્યું વાંચ્યું પણ આજકી રાત અમને ન સારું રહ્યું અમને ઉદાસી બહુ થાય છે આંખમાં આંસુ આવી જાય છે પાક શિથિલ થઈ ગયું કેટલું સાંભળ્યું એટલે બધું જીવનમાં જીવે અને વાત કરે આવી એમની પરિણામી વાણી એટલે મધુર વાણી એને લીધે જે મળે એ બધા એમાં મીઠા લાગતા હતા હવે આગળના ગુણ છે બીજા હજી ઘણા છે થોડા બે પાંચ એ આપણે કહીશું કે શ્રીજી મહારાજ કેમ મીઠા લાગતા હતા આટલું જોયું તો એમ લાગે છે મીઠા જ લાગે એ તો બીજા જે એમના ગુણો છે ઉદાર છે આપણે ટૂંકમાં લઈ લેશું યતાળ છે નિર્દંબ છે સરળ છે નિખાલસ છે આ બધા જો એક ગુણને લેવા જાય તો એક સ્વભાવ થાય પણ આપણે એવું નથી કરવું આપણે જલ્દી પૂરું કરીને પછી આગળ ઉપર જઈને છોગલું જોવા જવું પડશે ને મનમોરો મોહ્યું લાલ પાગલડીની ભાત મારે આવરા છોગલા ખોસું છેલ ખાતીલા જોઉં ખાત મારે આપણે ત્યાં જલ્દી જઈશું પણ થોડાક ગુણ છે એ હવે આવતા શુક્રવારે આપણે લઈશું આટલું આજે કહીને બસ સજાનંદ સ્વામી મહારાજ